દેહ સંબંધી પદાર્થ ને વિશે મહત્વ બુદ્ધિ એ જ માયા છે હું કરીને જે વ્યવહાર કરી હું માની ને એટલે દેહ ના સુખ દુઃખ ની હારે દેહ ના માન અપમાન ની હારે સુખ દુઃખ કે માન અપમાન નો ભાવ માં અહંભુતિ મકાન નહીં દિલક નહીં આવી જાય ને મોહ છોકરાઓ બેઠા હોય ઊંધી ઉધી હોય તો ખરીદ હોય તો ખરીદ જાણે એના જેટલી હોય એમ શું ભાઈ ના હોય ઘેર જવાની તરફ ભાવના થાય થતી હશે નાના છોકરા એક વસ્તુ પકડી લીધી આવડા પાસા એને કામ માં ન આવે તો આપડે જોઈએ જેમ જેમ મોટો થતો જાય અહમ બુદ્ધિ મજબૂત થતી જાય વિસ્તરતી જાય અને મમતરતો જાય જન્મ ની સાથે જ છે એટલે એ તો સમર્થન ની જ વાત કરી છે એ જયારે પરિભક્વ દિશામાં જ્ઞાન આવે ત્યારે એ ઓળખાય અને પછી હટાવવાનો પ્રયત્ન થાય એ પેલા આપડે આ વાતો જે મેદાન કરીએ ને એ બધા ક્યાં અહમ ને મમ્મત ને છે ઓળખે અને જેમો દરો બેટો એના અલગ બાર નહીં કરી હોય પછી સ્વાર્થ જયારે આવ્યો અને છતાં એ કમાતો નથી પછી અને પાડતા નથી અને ભાગે ક્યારે દિવસ સરકારી કાયદો છે જેવો સરકારી કાયદો ના હોય તો તમે નો અગિયાર સંતો ભેગા થયા છે બધા સંતો ખુબ ભેગા થયા છે બધા છે આજે થાય સ્વાર્થ આવે છે જેની મોટી ઉંમર થઈ અને સ્વાર્થ માં દ્રષ્ટિ આપડી ગઈ એટલે પછી એમાં જ્યાં તોડવું હોય ત્યાં તોડી ને ને ને શ્રમ નો ભોગ નામ હોય આવડા કોક કોઈ નથી આવત અને હવે આપણને કોઈ ગ્રસ્ત કહે તો સારું લાગે એ મમતા ભાઈ બજાર સાદું થઈ ગયા સાસરે જાય છે બાપના ઘરે એ મમતા મટી જાય મારી મમતા થાય પલટાવા દરેક માણસો પલટાવી નાખે છે એટલે પલટી તો જતા છે ને અને આમાં આપડે એમ જોયે કે ઈ ભાવો પલટાવે છે એવી રીતે આપડે ભાવો પલતા તો ભાવ કઠિણ છે કોઈ રીતે પલટતા નથી એનું કારણ હોય છે એને તો જોતો અજ્ઞાની કે જ્ઞાની ગમે તે હોય એને બધાને પરલી જ જાય આમાં તો મુલામાયુધ બાવ છે આમાં એક વાત આય બાવમાં હા ઈ જેને ગડીયા ચાંલો જો એટલે આને મનાઈ જાય કે મારો બાર એના મને મારું ગરવ થોડાક અને થોડાક પેલો વિષય નો સ્વાર્થ એના થી એવડાય અને વિષય ના સ્વાર્થ જેવો કોઈ સ્વાર્થ ન દેવો પડે વિષય ના સ્વાર્થ નો ઉપદેશ નો આપવો પડે અતારો બાપ જે અમુક ન બોલાય એ હજી ઉપદેશ દેવો પડે પણ વિષય માર્ગ છે એનો ઉપદેશ ને ઉખેડી ને ભગવત ભાવ પાછો ભગવત ભાવ ઉભો કરવો ને ભગવાન ની માયા છે મહત્વ બુદ્ધિ એ માયા છે એ માયા ને ટાળવી અને એ માયા ને જેને ટાળી માયા ને તર કહેવાય અને એ માયા ને ટાળી ને ભગવાન કરવી હોય કે ભાવ છે જે ભાઈ આવશે ત્યાં લે પણ એવું નરસિંહ મહેતા એ હું ગાય ભાંગી સાધુ ઝું પડી જાય છે જનક રાજા કે મારું કઈ વાયુ નથી દેખ્યા છેલા ની આગળ રડતા ગુરુ એક ચેલો કે મારે રહેવું નથી ઘરે જવું પરદેશ માં જો કુતરા બિલાડા એના વસ્ત ના માં કરી જાય છે દીકરા વયા જાય અને કુતરું ને હોય એને ખાતે મિલકત ચડાવવા મારા કુતરા બાંધુ હોય મારા સિદ્ધાંત છે તેને હાલ સમજો કે ઘણી દિવસે કરીને સમજો અને હનુમાન નારાજલામતવરૂપ માયા તકી રક્ષા કરજો અને તમારા વિશે પ્રીતિ થયા ને થયા હોય ને તમારા વિશે પ્રીતિ વાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો અને તે સાધુ ને વિશે એક ને મમત્વ થજો માટે એમ માગવું બધા આપડે પણ એમ કરવું એમ મારવું અને એનો શ્રવણ મના જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠ નું જોઈએ દ્વંદ માન અપમાન જે કઈ આવે એમાં સુખ દુઃખ તો દેહ ને અંદર આત્મા ને જે અને ભગવાન નો જે ભક્ત હોય તેને આત્મનિર્ગવાન ના મહાત્મા બોલાચાલી થાય તથા જાત નો થાય તથા માન ક્રોધ સ્વાદ લોભર અવગુણ ની પ્રવૃત્તિ થાય માટે પોતાને દ્રેષ્ઠ આત્મા જાણવો અને કઈ અનુ નથી આની વૃદ્ધિ કઈ નુકસાની કરે તો આવવા જેવા પાપ અને એકને જરાક હોય તૈયાર થાય યાદ રાખજે તૈયાર થઈ જાય એટલે આમ તૈયાર અને જે આત્મા છે તે બ્રાહ્મણ નથી ક્ષત્રિય નથી પણ નથી કોઈ નો દીકરો નથી કોઈ નો બાપ નથી એની કોઈ જાત નથી નાત નથી એવો છે અને આત્મા તો સૂર્ય તથા અને કીડી હોય ને તેને આંગળી અડાડીએ તો ખસી ને આવડી ચાલે માટે આત્મા તે જાણ પણ યુક્ત છે અને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ અને એ હાથમાં અનેક યુવાની ને પામો છે અને એમ કહેવાય છે જેટલું સમુદ્ર નું પાણી છે એવો ને તેવો જ છે અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને માનતો હતો ત્યારે પણ ન મળ્યો તો હવે આપણને એનું જ્ઞાન થયું ત્યારે કેમ મરશે સમુદ્રો ઘણી વાગે હોય ને કેટલી મળી અત્યારે દેખાતું નથી આત્મા અને ભગવાન નું મહાત્મા કેમ જાણ્યું આત્મા નું સ્વરૂપ આવું કેમ થયું હવે આત્મા આવું છે અનેક ઠિકાણે ત્યાં બધા થયો છે ત્યારે જવો ને તેવો એમને છે આત્મા ને નક્કી કરી નાખે બીજી બાજુ ભગવાન માં મરામ્બા પિતય નું વાસણ એ નક્કી થઈ ગયું પછી ઠીકરું નવાય ઠીકરા નો ભાંગો તો ભૂકો થાય છે પણ એ કરતા હાનું સોનું ગયું હોય એનો મહિમા જો સમજાય તો આ ઠીકરા માંથી મૃત્યુ ગઈ પણ આમાંથી હોય એટલે ભગવાન મહિમા જો સમજાય પછી આત્મા રૂપ રહેવું એ બહુ સહેલી વાત છે ત્યાં લગી આત્મા રૂપ થવું કઠિન છે આત્મા રૂપ થવામાં મુખ્ય ઉપાય ભગવાન મહિમા છે ભગવાન ને ઓળખવાના કારણ કે એની પાસે જવું છે થવું એ રૂપ થવું એટલે ભગવાન જેવો જયારે થાય ત્યારે ભગવાન નો મહિમા જેવો જેવો સમજાય ધ્યાન લગી નો સમજાય છે મને સાધુ માં ભગવાન કે મારા સાધુ માં છે ગરીબ પણ ભલે નવું કહેવું કારણ કે આપડે અહિયાં લગું છે સાધુ આવ્યા જાય છે છોકરો આયલો જાય સાધુ વળખે ચડ્યા કેવો છે તો પગ શું છે કે ભા ક્યાંક હું આપ માં કોઈ લઈ ના પાવા બેઠે ને એટલે થોડોક નાનો એટલે નાનાથી નક્કી થઈ ગયાજી ને આપડે પછી એના આત્મા કહીને ભરૂચ માં ન મારું આત્મા શબ્દ ની વ્યાખ્યા થી આત્મા રૂપ થવાય ને એમાં ગણ સમજાવે પણ દેડ સાધુ સંદ શાસ્ત્ર સમજાવે કઈ બગડે ખાવા જોઈએ આપણા લીગડા ને તો ફાળે તો બગડે ફરી હોય મનાય કે દેડ જોઈ એમાં આત્મારું મનાઈ ગઈ જો ભગવાન ને ઓળખે તો આત્મારું થાય ઉપાસના ની આમાં જરૂર છે આત્મા ઋતું હોય તો ભગવાન ને પેલા સમજવા છે આવા પ્રભુ એના સાધુ નો ઘણા ના કામ ન એટલે આ બધું નીચે રહી જાય બને અહી નીચે રહી નીચે ન આત્મા ઋતવામાં મુખ્ય સાધન જ ભગવાન મહિમા એ મારા સ્વામી છે આટલા ને બળ આવે છે એ આગળ રજવાડા મોટા હતા એનો પટ્ટા વાળો પણ ક્યાંક માહલો જતો આ મારો રાજા છે શ ની સફા રાખે રોષ ની જગવા રાજા જેવો જોઈશું પણ હતા હરિભગત એટલે આપડે મહિનો દાડો થાય તો કરવા ઈ આવતા આપડે લાગે છે પણ આપણે પલાળી ખૂબ એ પાછા બે ચાર આપડે બેઠા હોય પલાળી ના વારો આવે એમાં હવે અહિયાં નો આણંદ એનું કયું કરતા હોય એ પરું રાજા નો વર્ણ છે સાધુ નો સમાગમ હોય સાધુ સમાગમ નો સાધુ પાછળ થી જ આવે ને સંત સમાગમ થી જે દિવસ એ તો છૂટકી ક્યાં થી એ વસ્તુ આવે જમીન માં પાણી તો છે એટલે ભગવાન ના જ્ઞાન એની પણ જાવે એ ભગવાન નું જ્ઞાન આપે છે એટલે આ જગત થી ઉત્તર લાગે છે એટલે સહેજે એના માંથી ઓછી થાય પ્રીતિ ઓછી થાય પણ ભગવાન ઓળખાય ત્યારે ભગવાન ઓળખાવી ના ધર્મ વૈરાગ્ય સમજવો પેલો જઈ શા માટે આવ પણ એ સંત મોઢા થી સંત તેને કેવા સુપ્રિય બ્રહ્મ શાસ્ત્રો નો અભ્યાસ છે અને પાછું જીવન માં એને રહેવાય આત્મનિષ્ઠા હોય તો આવી જાય આત્મનિષ્ઠ એના માટે બહુ પ્રયત્ન અને આ જગત કેવળ નિરાકાર ને માનનારા એ ભગવાન નો મહિમા પ્રયત્ન કરતા નથી આપડે આપણે ઈચ્છીએ ક્રિયા કર્યા એમાં ભગવાન આવે એની ગુણા ના પડે શંકરાચાર્ય જેવાજા અદ્વૈતવાદી છે પણ એ સમજૂત એને અને સાધન તમે કર્યા કરો અંગમ ગલિત બલિતમ મુન્ડમ દશન વિહીનમ જાતમ ધુંડમ વૃદ્ધ યાતી દંડમ તદબિન મંદા બિંદમ પછી હું મને આખું મન અગ્રે રાત્રે અગ્લે રાત્રે ચિમુખ સમર્પિત રાત્રે સમર્પિત જાનું કરતલ ભિક્ષા કરતલ વાગત મનુષ્ય જે આશા પાસે એ કોઈ બી જગત છૂટતું નથી એ રાનું ભગન ગણશે નહીં એ છૂટશે રાવન ગ્રીતો જગત રાવણ નિજ પરિવારો રસ્ત્ર સાક્ષાત્વતી જર્જે વાર્તા પ્રદર્શિ જતિવા મુડી મુખે કાશાયાંબર બહુ જર્ગેશ પશ્યલ પશ્યુ મૂઢ ઉદર નિમિત્તે બહુ એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું અને ભગવાન નું મહાત્મા કેમ જાણવું તો ભગવાન છે તે અનેક બ્રહ્માંડ રાજા ધિરાજ છે અને જે બ્રહ્માંડ એ રાજા છે તે બ્રહ્માંડ ની પણ ગણતી નથી તે કહ્યું છે પર્વત તેને યુક્ત પૃથ્વી ની રચના હોય તથા ચૌદ લોક રચના હોય તથા અષ્ટરણ રચના હોય तेना राजा भगवान छे अने जेम आ ने विशे नो चक्रवर्ती राजा होई, ने ते, राजा ना जे ते तो ए ब्रह्मांड गणती भगवानी तो बहुज मोटक ब्रह्मांड ने ब्रह्मांड ने विषय आ जीव छे ભગવાન ની આગળ માંડ ના નેતા બ્રહ્મા વિષ્ણુ એને ગણના ના હોય તો આની ક્યાં હોય એ બધા પટેલિયા કયા અનેક ગામડા હોય અનેક ગામડાના પટેલિયા એ રાજા ની દ્રષ્ટિએ શું અને તે બ્રહ્માંડ ને વિશે આ જીવ છે તે ભગવાન ની આગળ શાહ લેખા માં છે કઈ નથી અતિ સ્વચ્છ છે અને તે ભગવાને આ બ્રહ્માંડ વિશે પંચ વિશે સંબંધિત શુભ જીવો ને છે સુખ કેવું છે તો એ સુખ ને સારું પોતાના માથા કપાવે છે કેવું છે કેવું છે અને બ્રહ્માંડ ને પંચ વિશે સંબંધી સુખ જીવો છે તે કેવું છે તો એ સુખ ને સારું પોતાના માથા કપાવે છે કેવું છે એવું મા દુર્લભ જેવું જણાય છે એવું મહા દુર્લભ જેવું જણાય છે પોતાની મૂર્તિમાં પોતાના જે મૂર્તિ છે છે એમાં આવળા ગુલતાન છે ઈશ્વરે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે બ્રહ્મા ના નેતાઓ એને વધુ ખેંચી નાખેલું આપ્યું એમાં જીવ ની તો ગણનાય નથી જીવ તો ગણનાય નથી અને અહિયાં જરાઓ કહેવાનું એટલે અનુમાન આવી જાય તારું માની છે કામ નું ભાઈ ત્યાં ખા ત્યાં અને એ સુખ સારું કેટલાક પોતાના માથા છે ત્યારે પોતાની મૂર્તિ માં તથા પોતાના ધામ જે સુખ છે તે તો બહુ ભારે છે અને પ્રાકૃત વિષય સુખ છે તે તો અન્ય પદાર્થ આશરીને રહ્યું છે તથા એવા ભગવાન નું આ સુખ છે કઈ ભગવાન નું સુખ તો જગત ને છોડીએ તો મળે એવા છોકરા નું કંઈ છોડી દો જગત માં આ પડે તમને આવું કહીએ નો આવે જન્મ ના પુણ્ય છે ને એટલા પકડી લેવો કામ જવા તો સાંભળવાની કરી प्राकृत विषय सुख है राशि संबंधी अविनाशी थे महाअलौक भारे धनाढ़ ग्रहस्थ हो घर मकार न भोजन जमत हो નાખે એમ ભગવાને બ્રહ્માંડ ને વિશે અનેક જીવો ને પંચ વિષય સંબંધી સુખ આપ્યું છે એ તો કુતરા ને નાખ્યો છે ભટકુર તેની પેટે અતિ સુધી જે સુખ છે એ તો ના ભોજન છે અને पर बहुत दोस्त तो होते हैं पर ऐसे दोस्त होते हैं प्यारे जान अल्हम्दुलिल्लाह विचार में मन काम करने में मजा आता है काम में मजा आता है और रहता है ये वाला प्यार શિવ લક્ષ્મીજી રાધાજી નારણ સુખ સંમેદ્વાર જેવા એવા મોટા છે એવા પોતાના મંતવ ઉપર ચઢારે છે માન ને મૂકીને ભગવાન નીકતિ એ ભગવાને જે જુઓ ને માણસ માંથી માણસ થાય છે અને પશુ માંથી પશુ થાય છે ઝાડ માંથી ઝાડ થાય છે અને માણસ ના કોઈ અંગ ભંગ થઈ ગયો હોય હોય તો પણ અંગને કેવું ને તેવું કરવા ને સમર્પણ કોઈ રીતે ભગવાન જાણી ને ભગવાન ને સુગમલ મૂર્તિ જાણી ને બીજા સર્વ પદાર્થ માં ભયરાજ્ય થાય ભગવાન બહુ જાણી આનંદ બોલો જોઈ શકાય તો ભગવાન જાણે છે એ રાજા ને પણ ભગવાન માં જગત ને મારવા મળી પાંચસો રૂપિયા નો ધનમાડો ખર્ચો હોય અમારે શું કામ આવેલા ભગવાન વૈરાગ્ય થાય છે અને એ જ ભગવાન માં જ પ્રીતિ થાય છે અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્મા જ્ઞાન તથા ભગવાન ના જ્ઞાન એ બે જેને સિદ્ધ થયા હોય ગમે તેવા પંચ વિષય સંબંધિત કદાચ બંધાઈ ગયો હોય તો પણ તેમાં બંધાય રહે નહી તેને દોરીને નીકળે જ રહે છે જયારે અજ્ઞાન